છે નિરંતર હળગ્યા કરે છે પેટ્રોલ પડ્યા જ કરે છે લાગણા હળગ્યા જ કરે છે એમાં બુજવાની આશા વાંકી છે આ ચાલતી થાય ठंडेकारी खोटी दादाजी दिखाई दी विशा करो क्या हर घर स्वभाव थे लग्न मधे सुपरप रहू લગન હોય કે ઘરમાં હોય બધે નોકરી ભર સુપર કે લોકો ઊંડો ઉતરવા જેવું છે નઈ આ તો સહેજે ચાલે એવું કેવું આ ગાડીમાં ખાલી એ શું ચલાવે ખાલી મનમાં મન ચલો એટલે અમે એક નટ નીકળી જાય તો ભૂત થઈ જાય ઉડવું છે જન્મતા પહેલા દૂધ ની તૈયાર હોય એ જન્મ થયો હોય બાબા નો જે તરફ તૈયાર હોય ને જન્મ્યા દૂધ નીકળે એમ તો દૂધ નીકળે નઈ કેવી અંદર આવે ભાઈ તૈયારી રાખવા દૂધ ની કુંડીઓ તૈયાર બીજું થયા ડાક્ટર વાળા એ કરનાર તૈયાર બધું ભાઈ વાકા અંદર તો પછી કાપી રે કાઢો પણ અમને तो तो तयारी तयारी ना तिकड़े કેમ દોત નહી લાવ્યા હોય દોંત નહી હોય ગોઠવ્યા છે વસ્તુ ના પણ દોત તો જોઈએ પણ દોત ના ભૂલી ગયા છે કેમ ભૂલી ગયા છે કુદરત ને જરૂર નહીં લાગી હોય દાદા કુદરત ને જરૂર ના લાગી હશે બધું બનશે પછી ત્યાં દોણા ખાતા થાય એટલે વર્લ્ડ વર્ગ પછી દાતા આવશે બરોબર છે ને કેવી સુંદર બને નહિ નહી બધું બદલે તારી નો દવા મોજો તારી મારા દવા તો પાવી પડે ને કડી દવા મફી નઈ રોગ અઘળ કઈ બોંદ કરી ભલે પછી બે જણ ધાલે તાર રેડે તો રેડ ઉતારે નાક દબાય નઈ તો એને ફૂ કયું ફુગાડો મારે માના વામા માર્યો આવી જાય ત્યારે કાલે પેલું એ હતું ને કાલે તો મોસંબી નો હતો ને મોસમ્બી નો છે મોસંબી નું છે ઓરેન્જ પેલું નહી મીઠા એક ખાતું હતું બીજા બે ત્રણ કાપ્યા એમાંથી મીઠા નું કાઢ્યું ફુગાડે મારે ના મારે નાક સાચી હતી બિઝનેસમેન્ટ છે બિનેસમેન્ટ કે છે તું પૈસા આપતો ને નઈ હાલ પણ આ બિઝનેસમેન્ટ છે બધું કેવું છે હા તો પછી પોતા પણ માની દે કરવાનું ખરું પોતા પણ હું વચ્ચે કાગળ મૂકેલ ડાયમંડ જ્યુબેલી ઉજવ્યો થયા થયાલી ભે કરી હતી ના પાડી મત હું થયાલી ને શું કરતા બોજો ના રાખશો ને ખોરાક પંચોતેર હજાર ની થયાલી પંચોતેર હજાર થયા મારે એને શું કરવા છે ઓછો ઓછો થાય તમારા દેશ ભારે પડી જાય ને એક વાર તો આમ પચી ત્રીસ હજાર નો ખર્ચવાનો હોય અને પછી એ પોણા લાખ રૂપિયા નો પડી જાય ને દેશ સોય પાંચો લાકડા મજા આવે કે બારી મૂકે તે સમજી ગયા ત્યાં પૂછો નઈ કે આપડે મરી જાય સારો બોડી ને ડિસ્પોઝ કરવાનો કેવી રીતે ગમે તે ઇલેક્ટ્રિસિટી થી લાકડા ખરા શું કરવું વાંધો નઈ ઇલેક્ટ્રિસિટી ડા ડાટરા ને સારું નથી ડાટરા ની સારી નથી અરે બાળવા દેજો થાય અરે બધા પરમાણુ જ જતો મલી જાય પરમાણુ છોટો ભાઈ આ તો પેલા સળ્યા કરે સળ્યા કરે ને પરમાણુ હેતો અરે આ તો ઘણા વર્ષ સુધી જાય ની બોડી આપણો પરમાણુ મલે ખાટી ઓ ઓ હા કેઠિયાઓ નવ દો માલ ના મહેલ બાદ કે તમે તો ચાલ્યા ના ઉભા રહ્યા કે મળી જાય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 પછી આપે અને પછી કે બેસે છે મનમાં એમ લાગે છે ત્યાંથી બિલીપ બેસી ગઈ જનતા પડેલો છે એવું લાગ્યા જ્ઞાન ના આધારે નથી આ मनुष्य मेरे बिलीफ न आधार भाई कही जागृति हूँ चिमन भाई छू है અમારી બધાની થવાનું હોય ને અને ભાવના એવી થાય ને તૈયારી ઉડાવી માપલ કરી અમે ભૂલી ગયા તો અહી પબ્લિક તરતા રહેવું ને દરિયા નું લઈ ના બને તમે કહો છોકરા નું વર વેર કરો કબૂલ કરે તારું માય નું ચેક મારી માય કબૂલ કરે છે મારી માય કબૂલ કરે છે બધું કબૂલ કરે શ્રદ્ધા રાખવા જે શ્રદ્ધા તો આવી જોઈએ મારી પાસે છ મહિના ટિકિટ ની પાસે ગુંદર ચોડો તો ચોડશે એની તુંદર વગર અમિત મારી પાસે છ મહિના સદ્ધર આવે બરોબર મને કલાકે આવતી નહીં અમ તારીખો છો શ્રદ્ધા વડે તો તમને હું ઢપકો આપું વળું તો તમને શ્રદ્ધા આવી જોઈએ એ સાચી સાચું જ્ઞાન તે જ કેવાય મારી નાખે તો હો મારી નાખે તો શ્રદ્ધા ના જાય એ સાચું જેની ઉપર અનન્ય શ્રદ્ધા થાય તે તે રૂપ થાય એટલે મારી ઉપર અનન્ય શ્રદ્ધા થઈ પર અનન્ય શ્રદ્ધા થઈ એ બહુ મુશ્કેલ વસ્તુ છે બીજી બધી અડચણ બહુ ને સંસાર ની પણ આપડે પ્રયત્ન કરીએ તો થઈ જાય નશય કહીએ મારે અનન્ય શ્રદ્ધા કરી જાય થઈ જાય છે અર્જુન એને છે કબૂતર જોયું અર્જુન કૃષ્ણ આ કબૂતર અર્જુન કે હા પછી એ આ તો ચક્રો છે માયું તો પણ એવી શ્રદ્ધા ને એમ એથી વધારે શકાય ભયંકર ખરાબ છે તમારી પાસે નીચે કશું હશે ને કરવાની છે એટલે અવિનાશી આપડે એટલે આ રિલેટિવ વિનાશી છે અવિનાશી છે मन रि, में एक गुण ना मना आयुष्य वाला जोड़े सोबत करे अपने आयुष्यव पड़े महात्मा चार पकड़ा थी पूछू लाते એક મોટો એ બધી ના આ બધું છે કલ્પિત છે તે કલ્પિત અને એના ઉપર કલ્પના ઘોડા કરે ભારત ક્યારે આવેક નો સસરો ક્યાં સુધી કલ્પિત તરીકે રેવાય કાયમ રહેતો છે એ તો બહુ ડાયવર્ટ નહીં લાગે બોલે માં જાય તો ત્યાં જમાય થવું પડે મોસાડ માં જાય ત્યાં ભાણો થવું પડે બધું જાય ત્યાં જમાઈ છે કે છે જ નહી આ તો પોતાની ઉભી કરેલી જાડ છે પોતાની ઉભી કરે આ મારા મામા થાય ઉભી કરેલી જાડ અને મામા જોડે ઝઘડો થયો જમીન સંબંધી એટલે અમારું દુશ્મન થાય छे अक्कल गोटवेलो आजी ससरा वर्षी तो अपने बारे कंटाई आता है तो मनुष्य पेची रो खोटू कर तो मा भाव नु मनुष्य बन मग अचिंत चिंता मी दे कह કાદી બધું થાય એ વેચી રહ્યો આ સંસારમાં માં જ્યાં માલિક નથી કશું નથી ત્યાં પરોણો થઈને આવ્યા છે ને પાછા જતા રહેવાનું છે એટલે કુદરત તમને બધી હતું સપ્લાય મુખ્ય પ્રશ્ન જરૂરિયાત નથી રામા હાથમાં તમે મોઘા કર્યા કિંમત છે કુદરત ના કેસ છે જેવું છે ને જે વાપેખાઈ થોડા વખત એક મિનિટ પણ પણ બગાડે નહીં આ વખત મમતા વાળો હોય તે જતો રહે અને મમતા એક જ જાત નો માલ તો પછી જ્ઞાની પ્રવૃત્ત છે અને જ્યાં દુનિયા પ્રવૃત્તિ છે ત્યાં જ્ઞાની નિવૃત્ત છે દુનિયા પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે દુનિયા ની પ્રવૃત્તિ એ તો પ્રકૃતિ ચલાવે છે તમે ચલાતા કે ભાઈ પ્રકૃતિ ભૂખ લગાવે છે પ્રકૃતિ ખાણું ખાય છે પ્રકૃતિ સંદાસ જાય છે તેમાં આ માની બેઠો છે મને ભૂખ લાગી ખાવ માની બેઠો જ્ઞાની પ્રવૃત્તિ ત્યાં જ્ઞાની ની કે છે શું એટલે તમે છે પ્રવૃત્તિ તમારી સમકીત ચલાવે છે અરે ચલાવે અને તમે આત્મા મરો નિવૃત્તિ મારો કયું બળી એમ જ ને ખાલી જય દાદા ભગવાન ખરેખર ગોવિંદ છોક બીજું કોઈ છોકરી બધા ગોવિંદ કે છે હું કઉ છું બધા ગોવિંદ મને કહે છે પગ મારા છે શરીર મારું છે આંખીઓ મારી છે કાન મારા નાક મારું છે માથું મારું છે બધું બોલે છે મારું મન મારું બધી મારું ચિત મારો અહંકાર બોલા છે કોણ મારું બાર કોણ છે પણ એ ઓળખવા તો આવ્યા છે એ તો ઓળખવા આવ્યો છું અહી એ ઓળખવા માટે જ આવ્યા છે એટલું આપડે જાણવાનું છે વિધિ કરવાની એક વાર આપડે કોઈ છે આપડો પૈસા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 કેટલું ઇલેક્ટ્રિસિટી પૂરતું ઇલેક્ટ્રિસિટી સંડેક લાગે છે બતાવે બરોબર પણ તેથી કઈ આપણને મોકલે લઈ જતું નથી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 કબીરજી અમુ લખ્યો છે આપડો સંત કબીર થઈ ગયા એમને કે એ જે મારા છે એ લાકડા ની બનાવી દોરવું મારા નો કોઈ વાંખ નથી કારણ કે तुलसी देखी तोड़े पान पानी देखी करे नाडू हिंजी मर तिलक करता तेन गया मारा तिलक करता करता तेपन जब तेन नाका मैं તો કરવાનું આપણે માથાપો કરવાની પછી એને કહ્યું જ્ઞાન થયા ની ખાતરી જો તું જીવ તો કરતા હરી કે છે કે ભગવાને એટલે વસ્તુ ખરી તું જીવાતમા છુ એમ કઈ તો કરતા હરી હરી તારું કરે છે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 દેગુ ભગવાન માં એટલે કૃષ્ણ ભગવાન તમે બધા પ્રેક હતા ને હું નહિ કરતી કારણ કે છે તે મને મહત્વ નહી સમજ સમજ પડેલું હતું મને જાણવું છે ને મહત્વ હું છે ને કેવી રીતે કરવાનું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 કરવાની એ આપણી શ્રદ્ધા બચાવે છે કોણ આપડી શ્રદ્ધા બચાવે છે એ ફોટાવાળા બચાવે એ ફોટા નાખી દે ડૂબી જાય તર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 भौतिक सुखो लाल मोक्ष पूजा करता हमें जन श्री मोक्ष नार्ग ना बने तो भौतिक सुखो भक्ति करजो દાદા નું કેવું છે ઈચ્છા એ કરીએ કે ભાઈ મેનું કામ થાય કે મને શ્વાસ બધું કરતા બરોબર છે હવે એક એ પણ ખરાબ નથી કારણ કે દાદા જે બારી ગાય છે એ કે છે એના જે વાવે શું કરવું જ્ઞાન મીનુ એ જ્ઞાન લીધું દાદા નું હવે એને શું કરવું થાય તો ના થાય થાય તો એના તરફ ઘૂણા નઈ રહી છે અભાવ નઈ રહ્યો અભાવ નહી રહ્યો છે રિલેટિવ આપડે તો રિલેટિવ પીછા હરાડ્યા રિયલ માં સુધાર્થ માં એટલું જ રિયલ ભક્તિ એક જીયલ ભક્તિ હવે પૂછો કે સિમંદર સ્વામી ની પ્રાર્થના કરીએ તો તે શું અને તે શું કામ એ રિયલ તૈયાર છે દાદાજી હતી હરેક કાર્ય કરવા પડે સંડા કરવું પડે પણ વેલા થી આપડે અહિયાં કોઈ કોઈ સાહેબ આવ્યો હોય મન સારું રહેવાનું મારી જોડે આવે ને બધે મહાદેવજી નું ગણપતિ पूछे मंदिर है, मंदिर मई के शिव न मंदिर मई તો કેવી રીતે પ્રાર્થના કરવી અને શું બોલવું એમ પ્રાર્થના કેવી રીતે કરવી અને મંદિર માં અમે જઈએ કારણ હું ના જોઉં એટલે લોક શું કે દાદા જતા આપડે શું જવાની કાર પ્રજા છે ના આપે છે વ્યવહાર બગડી જાય લોકો આપડે ના થઈ પણ પેલા અજ્ઞાન એ પણ એ પ્રતિક તો થાય પ્રતિક તો થાય ને કે મંદિર હોય એટલે આમ સાધારણ તરત જ ખેંચે કે ચાલો કરવાનો આમ અંદાજ ને આમાં ગેસ માં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 आपने जे आत्मा आत्माक्ष भक्ति बुबिनेशन के ने ने। मंदिर में जैिए आप मंदिर मई मूर्ति प्रार्थना करिए साकार भक्ति तेज बात करो आत्मा मोक्षण यह निराकार भक्ति નિરાકાર પ્રગટ થયો છે આ મૂર્તિ ની ભક્તિ ના છે એ તો परक्ष भक्ति परोक्ष दर्शन कर मूर्ति नो, नो गे हो तो आप दर्शन कर मूर्ति शिकार नहीं ये तो मूर्ति शू के तारी बनाई बनी તારી એક ફૂટી છે કે બે નિયમ છે તમે મૂર્તિ ના દર્શન કરો કૃષ્ણ ભગવાન હોય કે ગમે મારી હોય એ તમારા અહીંયા આત્માને પહોંચાય છે કે ભાઈ આ તમારી બધી આ હોય તમને ખબર નહીં અને ખબર નથી પોતાની અંદર ભગવાન બેઠા છે खबर नहीं करते परोक्षा क्या खबर नहीं जो मंदिर भगवान प्रगट थी गया भगवान निराकार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 હા તો આપડે આપડી મેરે શ્રદ્ધા બેહાઈ છે ભાઈ શ્રદ્ધા દેહાય છે એટલે આપણે વિચારે કોનો માલ તો ટુ દેર ગો દેર એટલે રામ મોહનભાઈ કરતા હોય રામ મોહનભાઈ આત્માન પર આવી દે ભાઈ આ રામ મોહનભાઈ નો માલ તમારો સીધું દાશે ગતમથી આવશે બધા તમારે શું કહી લેજે પણ આ પરોક્ષ ભક્તિ નું ફળ શું કે સંસાર સુખ સંસાર સુખ ભૌતિક સુખો ભૌતિક પ્રત્યક્ષ ભક્તિ નું ફળ મોક્ષ આ પ્રત્યક્ષ એટલે ફળ મોક્ષ અને સાકાર પ્રગટ થયા તારી પરમાત્મા ગણાય મારા પ્રગટ થયા વાત માનું કે દર્શન કરવા જાય છે આ બધો ભાગ કારણ કે આપણે નમસ્કાર કૃષ્ણ ભગવાન પહોંચાડીએ છીએ આ મૂર્તિ નહીં પહોંચાડે મૂર્તિ નામથી કહીએ છીએ આપડે એટલે ત્યાંય પહોંચી જાય જો હોય તો ના હોય ના ભક્તિઓ કરેલી કેટલા ફોટા લાઈન ગયા કર્યા છે નાનું ભેર છે आह बावरी है बाकी हाउ हाउ लोगो पुंसा अंदर अबे बहुत ही है के तारी बनाई हूं बनी तारी एक पुडी एक बे तो लोगो पुडी डर घबरी जा विचार ए आज बोले आज बोलना बोले दम आ अपनी नई मनरिया तो सारा तेरी पर बैठे तो बैठे नहीं आके पड़े ચેતન મૂકી છે ને ને બીજા ક્ષેત્રો છે મહાવીર ક્ષેત્ર વગેરે ક્ષેત્રો અને ચોવીસ તીર્થંકર ભગવંતો જે થઈ ગયા તેનું જાણવું છે के बने ने, जगत न कल्याण करने कल्याण थ ना थोड़ा दुख ने, के ने के बने। बने कर था था। दुखने रड़े दुख ने रड़िया करे ये धीमे धीमे धीमे तीर्थंकर પોતાના સુખ ને લડાયા કરે એ કો થાય નહી લોકો ના દુખ ને એના સહન ના કરે તો ધીમે ધીમે ટીપિંગ કરતા